શ્લોક નંબર વન ફિફ્ટીવન ધર્મ સ્થાપ્યો મહાભારતમાં શાંતિ પર્વમાં વિશ્વ પિતાએ રાજધર્મ કયા છે चरेत अकटुको मुंेत स्नेह नास्तिक अनृशंसचरेत चरेत कामु प्रिंब्रूयाद अकपण शुरद विकत्थन दाता न पात्रवर्षि प्रगलभ सैदन निष्ठु सन्दधीत न चागृणीया न बंधु न भक्त चारय ચારએ કુર્યા કાર્ય અર્થ બ્રૂયાસુ ગુણાત્મન આદ્યાન ચાધુભ્યો પરીક્ષ્ય નઈ દંડ ન પ્રકાશએ વિસૃજે નુબેભ્યો વિશ્વન્નાપકારીસુ અનીશ અનીશ અનીષુર્ગુપ્તદાર ચોક્ષસ્યાદૃિનૃપ સ્ત્રીય સેવત ના ભુજિત નાહિત પૂજયન માન્યાન ગુરુન્ સેવદ અમાયયા અર્ચે દેવાનદંભેન શ્રિય મિછેદકુત્સીતા સેવેત પ્રયમ દીવા દક્ષ્યા તત્કાલ વિ સાન્વન ચ મક્ષા રાજા એ કીધા સિવાય ધર્મ ધર્મ રાજા એ કડવાસ આવવા દીધા સિવાય ધર્મ નું પાલન કરવું શાસન કરે તો કડવાશ આવે કે ન આવે શાસન કરવું અને બોરિંગ ન થવા દેવું એવો રાજાનો ક્રોસ ફંક્શન મોટેલ કીધો કંટ્રોલ કરવો અને બોરિંગ નો કરવું એટલે કંટ્રોલ કરે એમાં બોરિંગ થાય થાય જ એવું નહી કળા છે પ્રવીણ બે આવ્યા હતા ને વિનીતા એટલે કે શિક્ષા પત્રી ઓછી છે ઉપર લઈ ગયા લેવાની અટાણા વિની તા એટલે શું કેવાય વિશેષતા પણ એમાં વિશેષતા લાવે ટ્રેનિંગ લઈ એને ન હોય એવા ગુણો લાવે ન હોય એવા ગુણોની ટ્રેનિંગ લે એવો રાજા થાવું ક્રાઇટે ક્યાં ક્યા દંડ નત્મવિદ્યા આન વિક્ષિક અધ્યાત્મવિદ્યા અને દંડ નિત્યા કોકને દંડ દેવો હોય તો એમાં ટ્રેનિંગ લેવી જોઈએ દંડ દેવા તો રાજ ઉજળ થઈ જાય અને હાવ ન દે તો ઘોડો થઈ જાય હાવ ન દે તો ઘોડો થઈ જાય એટલે કોઈક ની ટ્રેનિંગ લેવા દે વિશેષતામ નેતા આપણે જોવાની કેટલી ઉનાળા ઉનાળા માં ટ્રેનિંગ આપીએ છીએ કે લાંબુ વાક્ય કરવા ગડબડ ગડબડ ગડબડ ગયા એમ નઈ લાંબુ વાક્ય કરતા એટલે પશુપાલન એની ટ્રેનિંગ નથી ટ્રેનિંગ છે અર્થ ઉપાર્જન અર્થ ઉપાર્જન કેમ કરવું બીજા કઠે નહી બધા નો આગેવાન છે ને એટલે એમાં જો કઈ ન હોય અને ઢાંઢા હોય તો હું આવે પાણી આપ બીજું આવે દૂધ આવે શાસન કરવું બધાને વાલા થવું એવું ક્રોસ ફંક્શન રાજા એ આવું કરવું શાસન કરે કડવો જ થાય એવું ના હોય દુર્યોધન નું શાસન કેવું કરતો હે હા ની જેમ તોહરા જેમ નહી ખબર છે ધોરું હે ધોરું એટલે ખબર છે હું કાંત બળે ને બઉ હાર પહેર કાંત બળે હાર રાજા એ કડવા આવવા દીધા સિવાય ધર્મ નું પાલન કરવું શાસન કરું ખરેખર તો અમે એવું નિર્દેશ નથી આ કટુક આ શાસન કરે ને તો એની પાસે માણસો દોડે એનો કંટ્રોલ કરે અને રાજા એ કડવા શવા દીધા સિવાય ધર્મ નું પાલન કરવું આસ્તિક થઈને પ્રેમ ભેરો વ્યવહાર કરવો નહી ક્યાંથી ભેળો થાય આ એવો નવો ન થાય કેવી રીતે અર્થ સંપાદન કરે પોચું પોચું અર્થ સંપાદન તો એને મધ નો મોટો મધપૂર્ણ ભેળો થઈ જાય સહસ્ત્ર ગુણ મુજન મુદત્તે આદત્તે રસમ રવિ રાજા ના ધર્મ છે સહસ્ત્રુસૃષ્ટમો ક્યારે નો થાય તો હજાર ગણું છે તો સહસ્ત્ર મુદ્દમ આદત્તે રસમ રવિ કેવી રીતે અર્થ ઉપાર્જન કરે આગળ આવ્યું છે આ શ્લોક માં ના હિતમીજીઓ શું કરે છે હવે તો મૈસૂર ગ્રેજ્યુએટ થઈ ગયા છે તો બધી વાત એમાં માપે આવી ગયું અને ઓલું હતું આવી ગયું પોતા નડે એવું હત્યા આવી ગયું પણ અતિરેક નો કરવી મર્યાદા રાખવી એટલે અતિરેક નો થાય શાસ્ત્ર ની મર્યાદા ન તોડવી પંચ વિશે રાજાને પંચ વિશે મર્યાદા એ ભાઈ તો આ તો રાજા છે રાજા ને આવું કરવું પંચ વિશે ભોગવવા એનો વાંધો નહીં પાપ નથી કઈ એને એને માટે પણ મર્યાદા તૂટે ઈ પાપ છે મર્યાદામાં રહીને વિષય ભોગવવા ઘણું કરીને વિષયમાં પ્રવર્તતા પછી મર્યાદા મારા બસ કરો એવું કોઈ કહેનારું તો હોય નહી એટલે તોય પોતાને મેળે રહેવાનું પોતાને પોતાને આયોજન કરવાનું હું મર્યાદા મારો નજ પ્રજા છે દેખાય હોય તો એ નમાલમાં હોતે ખપે મીઠું મીઠું કોકને માખણ કોક ને માખણ લગાડવું એવું છે કે બીજું કઈ માખણ લગાડવાની ક્યારે જરૂર પડે પોતાના પુરુષાર્થ હોય તો બીજા માખણ લગાડવાની શું જરૂર પણ રાજા એ તોય પાછો પોતે સમર્થ હોય અને તોય મીઠું બોલે રાજા એ મીઠું બોલવું હું વાક્ય હોય છે મૂળ સંસ્કૃત વાક્ય છે પ્રિયમ કાયર થઈ પ્રિય નો બોલવું પ્રિય બોલવું એને તો ઘમંડ હોય ને આપણે હું બીજાને માખણ મારવાની જરૂર છે આપણે બીજું બીજા મીઠું લગાડવાની શું જરૂર છે અને રાજાને શું જરૂર છે બીજાને મીઠું લગાડવાની માણા થવું હોય તો સાધુ રાજા બે થઈ જાય સીધા ડાયરેક્ટ એ થઈ જાય માણા નો થાય રાજા ને માણા થવું હોય તો આવું કરવું દેખાય વિના પ્રિય વચન બોલવા પ્રિય પ્રિય બોલવાનો અર્થ કોઈ એવો ન સમજી લે કે કાયર છે આ માખણ મારે છે એવું કોઈ નો સમજી લેવું જોઈએ સ્વભાવ છે એટલે પણ માખણ મારવાનું કે આપણને રાજી કરવા માટે સારું બોલે છે આપણું એવું કોઈ નો સમજી લેવું જોઈએ એવું તો કેવી રીતે ખબર સાબિત કરી દે એ કેવી રીતે સાબિત કરે કે આ મીઠું બોલે છે સાબિત કરવું રાજા ચરિત્રો મારે છે સમજી જાય કે ભલે મીઠું બોલે છે પણ એની ગરજ નથી આપણી એ તો કહેવાય ભગવાન રામ છે એ બહુ સીલવાન હતા એ કોકને પૂગી જતા હોય તો આજ જોડે કાટે બેઠા સમુદ્ર મારા પૂર્વ છો એટલે અમારે લંકા કરો ને તુદે બેઠા ખાવાય નાર્થના કરતા હોય તે ક્યાં ખાવું આપડી ઘોડી ગયા આરતી કરીને પછી ખાઈ લે ને પછી નિરાય સારી પ્રાર્થના થાય એટલે ભગવાન ત્રણદી સુધી ભૂગ્યા ત્યાં બેઠા રે પણ તો કઈ હૈલ્યા નહી સમુદ્ર દેવતા કઈ હૈલ્યા નહી પછી આગળ મરી ગયા બારેશો નહિ ઉભા રહ્યો હું તમારે જોઈશ એટલે કોઈ એવું ન સમજી લે કે પ્રાર્થના કરે છે એટલે કાયર છે એવું રાજા ના ધર્મ છે પણ નિરથક બકવાટ ના કરે પોતાનો બકવાટ ના કરે તારો આમ થઈ જાય તારો આમ થઈ જાય તું મારી યારે લડે તારો આમ થઈ જાય મારી યારે બીજા કેટલાય નું એલું થઈ ગયું છે એવું બહુ રાજા પોતાને વિશે સુર બને પણ નિરથક બકવાટ ન કરે શત્રુ પરાજય કે સંહાર તો જરૂર કરે પણ તેની બળાઈ ના હાકે રાજ્યા પબ્લિશ કરો કે પોતે પોતે મને પબ્લિશ કરવા ઇન્ટ્રોડ્યુસ કરાતા ના પાત્ર વર્ષી સ પાત્ર વરસી શ્યા તેવું લખ્યું રાજાને વરહવું હોય તો ક્યાં વરવું રાજા તો વર્તા જ હોય ને રાજા દે એ વરહે કે ભાઈ એ થોડો પણ અપાત્ર નો વરવું સામર્થિ હોય તો એને પાત્ર માં વરવું અપાત્ર ઠલવી દે તો રાજા ન કે આગેવાની નોકે પોતાની સામર્થી ઠલવી પોતાની સામર્થપાત્ર દાન લેવામાં હાજર જ હોય છે એ બધા પાસે હાજર હોય બહુ પાત્ર ગોતવા પડે કે અપાત્ર ને રાજા ની એમ બધાને ખબર પડી કે રાજા દાન દેવાના છે તો પેલી લાઈન કોણ હાજર થઈ જાય પછી બીજી વાર દેતા હોય તો લાઈન માં ઉભા રહી જાય એટલે દાન દેવામાં એવું જ હોય દાન લેવામાં અપાત્ર ઉતાવળિયા હોય અને હાજર હોય અને આયોજન પૂર્વક આવતા હોય કે દેવા વાળો ના પાત્ર વર્ષી છે અપાત્ર માં બહુ વરહવું નહી પોતાની શક્તિ છે એ અપાત્ર માં નો રેડી દેવી પાત્ર માં દાન કરે પણ કુપાત્ર માં નહી કુપાત્ર દાન લેવામાં હાજર જ હોય છે તેવા પાત્ર નથી હોતા તેવા પાત્ર નથી હોતા એટલે પાત્ર ને લાલ હોય ને એટલે હાજર અને હાજર થઈ જાય એ પાત્ર નો હોય કીધા હાજર થઈ જાય ઈ પાત્ર હોય ને અનિષ્ઠુ બઉ ક્રૂર નો થાય પ્રગલ્ભ એટલે કોઈ માણસ પોતાને કળી ન શકે અભિપ્રાય જાણી ન શકે અને નિષ્ઠુર માણસ નો પણ કોઈ અભિપ્રાય જાણી નો અભિપ્રાય જાણી જાય તો નહી થોડું ભાગી જાય ને નિષ્ઠુર થવા માટે સામે પાત્ર ધોકા મારવા હોય અને ફટકો મારવો હોય તો એ નિષ્ઠુર કેવાય ને એમને બેઠો બેઠો હોય તો નિષ્ઠુર થોડો થઈ શકે જો એનું કોઈ અભિપ્રાય જાણી જાય તો ભાગી જાય અને પ્રગલ્ભ હોય એનો અભિપ્રાય જાણી જાય તો એ પ્રગલ્ભ ન પ્રગલ્ભ થાય પણ નિષ્ઠુર ન થઈ જવું એ પ્રગલ્ભ અભિપ્રાય તમારો કોઈ જાણી ન હોય કે એ બહુ મહાનતા છે પણ આવા નિષ્ઠુર હોય તો એના જેવી કોઈ હલકાય નથી એટલે એ મહાન જ છે કે હલકો છે એટલે રાજા એ અભિપ્રાય દબાવીને પણ મહાન થાય પણ લાવવાનો અભિપ્રાય હોય તો એ આવવા દે જ નહી કોઈ વાત એટલે તો કસ્ટડી માં નાખે છે કસ્ટડીમાં રાજકોટ એક ચોર ને હતો ને તો એને બરફ ઉપર ફોરાય ને કહ્યો એટલે પછી બધી બોલી ગયો હોવ એટલે એને બોલો કેવો પ્રગલ્ભ કેવો કે શું કેવો પ્રગલ્ભ નો એના અભિપ્રાય કોઈ આંબે નહીં યથાર્થ પણ કોઈ આંબે નહીં તો એને પ્રગલ્ભ કહેવાય ધીર ગંભીર પ્રગલ્ભ એમ રાજા મહારાજા ભગવાન એ બધા પ્રગલ્ભ કહેવાય એના અભિપ્રાય કોણ આંબે આ માણસ ના અભિપ્રાય ને ન આપે નિષ્ઠુરને નિષ્ઠુર માણસ હોય બહુ ઘાતકી હોય આતંકવાદી હોય કોઈ ખબર પડી જાય આતંકવાદી છે એ તો પછી થાય ત્યાર પછી ખબર પડે કે આ આતંકવાદી છે આતંકવાદી હતો કારણ કે અતિ નિષ્ઠુર હોય અતિ નિષ્ઠુર ને અતિ અભિપ્રાય દબાવવો હારા એના દુષ્ટો સાથે મેળ ન રાખવો અર્થાત મીઠું સંધિ કરવી અનાર્ય ચાનાર્યનાર્યનાર્ય પુરુષો ની અરે દોસ્તી મનમોહન સિંઘ એ બોલાવ્યા છે કે તમે આવો આપણે ભેળા અનાર્ય પુરુષો ને આરે બે એની હલકાઈ છે એની યાર જામેશ કેમ એને નબળા માણસો ની યારે જામેશ કેમ એને तो एम तो कई सूत्रों नचान के क्या से आने सूत्रों के क्रॉस फंक्शन राजा ने धर्मो तो संधि करवी को જલ્દી કોણ સંધિમાં માને સંધિ કરવામાં નબળા માણસો જલ્દી માની જાય રાજાની રાજાની સંબંધ સ્થાપિત કરવો હોય તો કોણ નો માને વેલા કોણ ધોડે નબળા માણસો અંધાયોડે અનારીઓ ધોળે એ જલ્દી ધોડે એમ હારા માણસો છે એટલું બધું ધોળી ન હોય કે પણ રાજા ને એવું કીધું સંધિ નવી હોય આમ છે સુભાષિત સજ્જન માણસો ની મિત્ર મૈત્રી કેવી હોય નાળિયેર આખું મૈસૂર યુનિવર્સિટી બેઠી તો અમારે કઈ મૈસૂર યુનિવર્સિટીમાં કાઢો બોરના જેવી હોય ઉપર ઉપર થી પોચી ને મીઠી અને અંદરથી કઠણ અને બરસાટ બોરનો લીસો હોય એટલે બઉ રફ હોય અને સજ્જનોની મૈત્રી છે એ નાળિયેર જેવી અંદર થી બહુ મીઠી મધુર હોય ઉપર થી રફ હોય એટલે રાજા દોડી ને સીધું હાથમાં આવી કરી નરેટા માણસો આગેવાન માણસો હોય એ અનારીઓ ની અરે સંધિ કરે તો બીજા નું હું પછી ઓલા તો એને મોટા ને તો બરાબર એમને હરખો માન પાન દેના પાટલા માણસો પીડે અનાર્યો નું લક્ષણ હજી અર્થાત મીઠો વ્યવહાર તો કરવો પણ દુષ્ટો સાથે નહીં બંધુ વિધુઓ જે વફાદાર ન હોય એવાને ગુપ્તચર ના રાખવા મીઠું મીઠું બોલનારા ને થાય બે ભાઈઓ થાય બીજો પેલો ઝઘડો કોને બે ભાઈઓ બંદુઓ સાથે ઝઘડો ન કરવો પરાક્રમ બતાવો રાજની પરીક્ષા નથી પરાક્રમ બતાવવું પણ અંદરો બંધુ ઓગડો ન કરવો એટલે ઘર સુરા ન થોરા થયું ના ભક્તમ ચારયે ચાર જે વફાદાર ન હોય એવાને ગુપ્તચર ના રાખવા મીઠું મીઠું બીજી વાત ખાનગી વાત બઉ કરવી નહીં તમારે બહુ જરૂર હોય છે તો ના ભક્તમ ચાર ચારમ એને ચારો ન નાખો સ્વામીજી શું કે સ્વામીજી કઈ કેતા બીજાની વાત જાણવા નો મોકલવા ચાર એટલે માણસો ચક્ષુષા અને રાજા પશ્યતી ચારે રાજાની આંખ છે આગેવાન ની આખવું માણસો નજીક માણસો દ્વારા બીજાની હકીકત જાણે પોતે જાણવા જાય તો સરખું કરી દે આપડે જઈ તો હરપુ કરી દે એટલે આપણે જવાય નઈ જાણવા પણ જાણવું કે નહી તો એવું કરો તમે કઈ સામે કરો કઈ તમારે તમારા હવાલ જાણવા છે તો તમે તમારા હવાલ હો બીજા ને કઈ જરૂર નથી એમ તમારે તમારા હવાલ જાણવા કરો તમારા ખાતાના હવાલ જાણવા હોય તો તમે શું કરો તો વાંધો તો ના આવે તમે જાવ તો કઈ હોકડો તો પડી જતો એવું નથી સ્વામીજી આવા સ્વામીજી આ ઢાંકો હંડો ઢાંકો હંડો એમ ખબર હોય કે સ્વામીજી આવ્યા તો બતાડો બતાડો જો પોતે રાજા જાય તો જાણી શકે એટલે રાજા છે એ ચાર દ્વારા જોવે છે પણ એ ચાર કેવા હોવા જોઈએ માખણિયા નહી માખણિયા ઓટોમેટિક આવી જતા હોય રાજા ને આખ્યું ન હોય તો સરદાર અને મત હિ રાનવી અંધવાળું રામ કરે બીજો કોણ કરીને રખવાળું રામ કરે મત હિણા રાખે માનવી એમ એના માણસો બધા કેવા હોય એવા રાખે મારે આજુબાજુ ચક્કર એટલે બુદ્ધિ હિણા મતહિણા એટલે મતીહિણા એમ મતી હિણા રાખે માને સરદાર હોય ભાલો લઈને આગળ હાલે એટલે પછી વાહે માણસો આવે તો ખરે જીતશે તો આપડે મજા આવે એટલે એની માણસો બહુ ફરતા હોય પણ એ મોટે ભાગે કેવા હોય રક્ષણ કરે સબકા દાતા રામ એ તો સબકા દાતા છે ને તો આને દેતો કે થોડો તારવી નાખે સબ માં આપડે આવી જઈ ગયે તો બઉ સરસ હું શ્લોક ભૂલી ગયો મને યાદ આવ્યો તો પણ નો મને ટાઈમ કિરાત માં શ્લોક આવે છે એમ મનોહારી દુર્લભા એમ મહારાજ ક્યાં તમારી યુધિષ્ઠિર મહારાજા દૂધ પૂછે છે દૂર લે મહારાજ તમને જેવું છે એવું કહું તો તમને ખાવું ભાવશે નહી જેવું છે એવું ન કહું તો મારે મારે મુશ્કેલી તમને જેવું છે એવું કહે તો ખાવું ભાવે તો ન ભાવે તે દીતો નો જ ભાવેનારો હોય એવો પાછું મનોહર વચન હોય એવું તો બહુ દુર્લભ છે એટલે તમને સારું લાગે કે ન લાગે કઈ દઉં છે એટલે વફાદાર હતો એટલે નગર તો ન એવું થાય નગર એવું બહુ સારું તરત જ બેઠો થઈ જાય જે વફાદાર ન હોય એવાને ગુપ્તચર ના રાખવા મીઠું મીઠું બોલનારા ને ના રાખવા હિત મનોહારી કોઈને પીડા વિના જ કામ કરવું પ્રગતિ કરવી તો કોઈ ને પીડા ન થાય ભોગે ન કરવી તાત્પર્ય એવું છે પીડા નો કરવી બીજા થાય પણ આ બધા કરી નથી દેતા તો હું ક્યાંથી કરું મને કોઈ સહકાર દેતા નથી તો હું ક્યાંથી કરું એમ રાજા એ કોઈના ભોગે ન કરવી અર્થમ બ્રુયાત ન ચા સું દુષ્ટો ની આગળ પોતાના કાર્યો વાત ન કરવી અર્થમ બ્રિયા ન ચા સત્ દુષ્ટોની આગળ પોતાના કાર્યો ની વાત ન કરવી તો કામ બગાડી નાખશે સિક્રેટ રાખવાની ક્ષમતા કેળવવી એવી વસ્તુ સારી વસ્તુ હોય એની સિક્રેટ રાખવાની ક્ષમતા એક જાતનું શક્તિ માગી લે છે હરખ છે નઈ ને આવ્યા પેલા કામ તો થયું ન હોય તો અમારે આવું કામ થવાનું છે તો એ બહુ ઝીરવા ઉકટ વાડી જે જેમ કર્યું ભગવાન તમારા સહકાર થી આમ થઈ ગયું એવું બઉ નો કેવું સ્વમુખે પોતાના ગુણ ના કેવા મુખી પોતાના ગુણ ના કહેવા કીધા નથી બે અર્થ લગભગ સાધુભ્યો સજ્જનો ધન પડાવી લેવું નહી તે ઘણું કરીને સહેલું હોય છે તોય હોય પૈસા કઢાવવો હેલો કે સામે પણ રાજા ને ધ્યાન રાખવું એમ હેલો એટલે કઢાવી લેવો એવું નહી એટલે કનિક પાસેથી કઢાવી લેવો એવું નથી એમ પણ ઓયલા તો ન કઢાવો કનિક પાછી નીકળતો એટલો કઢાવો વ્યાજબી ઓઠા તારીખે ગુરુ ગોતવાનું ગુરુ રાખવા જોઈએ એવું ન ગોતી લેવાય અને પછી ગુરુ થવા કેટલા બધા તુ નીચ માણસ નો આશ્રય ના લેવો આશ્રય આપે એવો હોય અને પોતાની જરૂર હોય તો પરીક્ષા નય દંડમ ગુના ની તપાસ કર્યા વિના કોઈને ઉતાવળે દંડ ન દેવો ક્ષમ નહી કોને દંડ હાથમાં આવ્યો દિ દંડ વળી શ્રુતો તસ્કરતા સ્થિત ગુજરાતી કરું તું નહિ થાય એમ છે નાખો તો જલ્દી આગળ પારકાન કોઈ ના બીજા બીજા પરસ્વે ના પરીક્ષે નય દંડમ ગુના ની પૂરી તપાસ કર્યા વિના કોઈને ઉતાવળે દંડ ન દેવો ગુનેગાર જરૂર અને પૂરો દંડ દેવો ગુનેગારણા શે ની હોય ભાવિ મહત્વના કાર્યો હોય અને એનું જે નક્કી થાય જજમેન્ટ લેવાય એને કહેવાય મંત્રણા પ્રારંભ સંસ્કાર પ્રાપ્ત ના એમ કરવું રાજાના ધર્મ મંત્રણાને જાર ના કરવી સારી વાત કરવાની કોઈ જાહેર ના કરે સારી વાત હોય તો જલ્દી જાહેર કરાને વધારે થાય એવું એના માણસો જાહેર કરે એ ન કરે લોન ના આપવું ઘણું કરીને લેવા માટે મદદ ન કરવી વિશ્રુજ એમાં દાને નથી લખ્યું કોઈ પણ વાતેડવો શું કરવા નો મૂકી રાખવા મિસયુઝ થઈ ગયો એટલે એવું નો અર્થ એવો કે જે મિસયુઝ કરે વિસર્જન લોભી માણસને ધન ના આપવું ઘણું કરીને લેવા માટે જેને ક્યારેય પણ અપકાર કર્યો હોય તેનો વિશ્વાસ ન કરો ન કરવો તે મીઠું મીઠું બોલતો હોય તો પણ અપકાર કરનારા માણસો હોય છુપા અપકાર કરનારા એ માણસો હમેશ ને માટે મીઠું જ બોલનાર પણ એનો ક્યારે વિશ્વાસ કરવો નહિ પરીક્ષા કરો છો ચાવી હાથમાં દઈ દો તો ના પરીક્ષા વિસરું જ ના પરીક્ષા વિસરું જઈ દો જોડા ખબર છે કે આ શું કરશે મીઠું બોલ દેતા ભાઈ સાવિત્રી હોય તો એક જ સ્વામી ના એક ભક્ત હોય એક ભક્ત હોય તો પછી પરીક્ષા કરો તમે એમાં તો શું કરવાની એક ભક્ત હોય છે ને આપડે તમારે આવ્યું તું નઈ સત્સંગ જીવનમાં એક ભક્ત કોને કહેવાય એક ભક્ત કોને કહેવાય એક ભક્ત ને એવા નિયમ નથી આવતા ચાતુર્માસ ના નિયમ એક ભક્ત આપડે છે ને તને એટલે અનિશુર ગુપ્તદાર અનિરશુ એટલું ઈર્ષા રહીત થઈને પોતાની પત્ની ની રક્ષા કરવીરસુર ગુપ્ત ઈર્ષા રહીતું બે અલગ અલગ લાગે ગુપ્તદાર એટલે એમ કે રાણીવાસ છે એ એકદમ ગુપ્ત રાખવું અને અનિર શું ઈર્ષા ન કરવી રાજા સ્વય રાજા સ્વય ચોખો રહે પણ કોઈની સાથે ઘૃણા ના કરવી ચોકસ નો અર્થ લખ્યો છે ટિપ્પણી લખી છે પોતે શુદ્ધ ચરિત્ર હોય તો હલકા ચરિત્ર વાળા ની ઘૃણા ન કરવી કઠણ છે પોતે બહુ શુદ્ધ હોય તો બીજા ને બધાને બહુ હોળી કરવા મળે આવો આવો આવો રાજા ને તો શુદ્ધ ચરિત્ર રહેવાનું જ છે રાજા શુદ્ધું જોઈએ પણ એને એને બધા દયા કરવાની ચોક્સા પણ કોઈની સાથે ઘણા કરવી અને કાંઈ ઘણા કરતો હોય તો એવો હોય તમે બહુ સારા હોય જામે તમારે આપણે એવા જઈએ એટલે જ જામે આપણે એવા હોય એટલે એને જામે આપડે બહુ સારા હોય તો નબળા માણસો ને પોતાના અંતર માં તિરસ્કાર છે ને એ માન ને જન્માવનારો છે માન તિરસ્કાર બીજા નો છે એટલે પોતે બહુ સારો છે પોતાનો બહુ સારો માની લે છે હું તને જરૂરી નથી માનતો હારો માન કે મારે આવું થવું જરૂરી છે હું ભગવાન નો ભગત છું તો મારે ચોખું થવું જરૂરી છે જરૂરી માનવું અને હારો માનવો એમાં બે બહુ ફેર એમ એટલે હું બીજા કરતા લાયક છું એને કહેવાય સારો માનવો અને મારા પાસે જવું હોય તો મારે જરૂરી છે જરૂરી માને તો માન આવે અને લાયક માને તો માન આવેલો સારો માની લે કે આ બધા અને આપણે બઉ ઉચ્ચ ક્વોલિટી શુદ્ધ છીએ એમ એવું માને એવું ન માનવું પોતે શુદ્ધ થવું ઉચ્ચ ક્વોલિટી નો વાંધો એમ પણ બીજાને ઉચ્ચ ક્વોલિટી થવા માટે સહાય કરવી તિરસ્કાર ન બીજા કોઈ ઉચ્ચ હોય એટલે પોતે નિર્દોષ હોય તેનાથી બીજા નો તિરસ્કાર શક્ય હોય તો કેરાવી ના રહી શકાતો નથી સ્વામી no, મહારાજ <laughs>